આપણે પોતે જ ના કરવું જોઈએ પોતે નથી આને નથી કેતા જે તમને તમારી દસ થી દાદા ભગવાન દેખાય છે ને એને નથી કેતા આપના પોતા પણ દાદા ભગવાન તરીકે માને છે કેમ ભાઈ ભગવાન છે તેને માને છે એ ભગવાન રજની સિંહ કે અનંત ભગવાન દુનિયા ને બનાવનાર આ પ્રાણી ભારતે સર્જનાર આ દુનિયા ને બનાવનાર પ્રાણ પોષણ કરનાર દુનિયા બનાવનાર કોઈ ભગવાન અનંત ભગવાન છે દુનિયામાં ન હોય જો કરતા હરતા દુનિયા માં એવો ન હોય અને જો એ પરમિશન ના હોય ભગવાન ને બનાવનાર કોઈ નથી એક આત્મા છે આ દુનિયા માં જે બનાવનાર હોય તેને બનાવનાર હોવો જોઈએ કોઈ નથી એને બનાવનાર એવું બને દુનિયા બનાવનાર છે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 હા તે જ કહું ને વાર્ત જાણવું હોય તો એવું નથી આ જગત તમે જે જાણો છો ને એક અક્ષરે હતો નથી આ જગત એ આખું જાણશે ખરેખર હકીકત માં હોય તો હકીકત નહીં તો પછી આ ભ્રાંતિ રૂપે તો છે જ ભગવાન કરતા બનાવે છે તમારા જોખમદાર તમારા ઉપરી કોઈ છે નહી ભગવાન નામના કોઈ ઉપર થયા નહી તમારા જખમદાર તમે પોતે જ છો તમારે આત્મા છે મારો આત્મા હું જગત નિયંત્રા હું બીજા કોઈ ને નથી મારો એવું છે આફ્રિકા ના મજુરાફ્રિકા લોકો નહીં માનતા નિયંત્રણ નિયંત્રણ આખું જગત માને છે એ નિયંત્રણ આપણે એ નિયંત્રણ નથી એ ભગવાન નિયંત્રણ હોય તો પછી કોણ સાયન્સ પેલા ક્યાં હતું સાયન્સ તો અત્યારે આવ્યું પેલા થી સાયન્સ જ છે આ જગત જ સાયન્સ છે આ ભગવાન આમાં જ રહ્યા છે ભગવાન સાયન્સ ને કરે છે આ કેવી રીતે સાયન્સ પ્રયોગ થઈ રહ્યો છે એ જોયા કરતા નથી ભગવાન છે હું ભગવાન દરેક ચીજ માં માનું છું એવું હોય નઈ દરેક ચીજ માં હોતા દેખાતો નથી આપણને દેખાતો નથી એવું ના ભાઈ આવું ગપ્પે ગપરે ના કરે એ તો જેમાં તેમાં છે અને નથી તેમાં નથી ભગવાન નું સરનામું આપું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ આટલું આ ભગવાન નું સાચું સરનામું છે હમ કોઈ માં જળ માં કોઈ છે નહીતન માં છે જળમાં કોઈ ભગવાન છે એ કોના કરવાથી આદે ચાલે આપો આપણો જન્મ થાય છે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 શક્તિ છે ભગવાન નથી શક્તિ છે એ શક્તિ કોઈ મોકલી નથી કુદરતી કુદરત કોને બનાવી કુદરતી એટલે વસ્તુ બે વસ્તુ આવી બે વસ્તુ મોર આવી જાય બે વસ્તુ આવી છે આ બે કા થી છે અમ કાકા આ ધર્મ ની બાબત માં માથાકોલ કરીએ ને એનો અર્થ નહીં સમજવું પડે જ્ઞાની પુરુષ ને પાછીયે ભાઈ શું છે કેવી રીતે ચાલે છે કોણ ચલાવનાર છે આ તો તમે ગરીબ તમે ચલાવો છો અને ના સા મને ખોટ આવતા ભગવાન છે ભગવાને કશું જ કર્યું નથી ભગવાને કર્યું નથી ખાલી નિમિત્ત છે ભગવાન નિમિત્ત એટલે હાજરી એમની નાના ચાલી રહ્યું નથી બુદ્ધિ ના સમજાય એવું એ તો જ્ઞાન થી સમજાય એવી વસ્તુ જ્ઞાને આપી આપવું જોઈએ ને જ્ઞાન તો એ પ્રમાણે જ્ઞાન સમજાવવું જોઈએ ને એ જ્ઞાન થી સમજાય પણ આપી સમજાવવું જોઈએ ને જ્ઞાન જ્ઞાન થી સમજાય તો આપડે જ્ઞાન સમજાવવું જોઈએ ને ત્યારે તો આપણે પૂછ્યું ના પણ પૂછે તે બઉ પૂછે નઈ આ બધા પૂછેલું કહીએ તારે પૂછે અને તમે ઉભરી તમે કહીએ છો નહીં શાંતિ થાવ શાંતિ થાવવા જેવી છે આ જગત બનાવનાર કોઈ એવો છે જ નહીં કોઈ બાપુ બનાવનાર નથી આ જગત નથી બનાવે નહિ તો એને કર્મ બંધાય ભગવાન કઈ કાઠી માં આવ્યા નથી ભગવાન ની તૂટી બોલે મનુષ્ય જે ચીજ બનાવે છે હા હું બોલું છું ને તે રેકર બોલે છે સાંભળ ને ભગવાન હા રેકર બોલે છે આત્મા બોલે છે અમારે આઠમા બોલતો જ આત્મા બોલતો આત્મા બોલે તો ભેસ થઈ જાય બે જેવો થઈ જાય પાપ લાગશે આત્મા બોલે છે એવું બોલે પાપ લાગશે બોલે અંદર નો આત્મા રેકોર્ડ નથી આત્મા બોલતો હશે એ કે છે કે અંદર જે બોલે છે આત્મા નો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 મશીનરી બંધ થઈ જાય મશીનરી છે આમ થાય અને તમારી જાત ને ઓળખાય કુદાકુદ કરીએ તો મશીનરી ફ્રેકચર થઈ જાય બંધ થઈ જાય છે જા ને ઓળખે છે શું નામ તમારું શાંતિ લાલિલાલ ખરેખર લોકો શાંતિ લાલ પોતે શાંતિલાલ નથી હા પણ તમે ખરેખર કોણ છો તારે લેતા બરોબર છે તો ખરેખર તમે કોણ થઈ મને કોણ હું તો જાણતો નથી આપ મને નામ શું કે છે શાંતિલાલ પગિલાલ છે કે હાથે છે તમારું પણ વસ્તુ કોણ છું ભાન નથી શું છે અસ્તિત્વ છે અસ્તિત્વ ધી માત્ર નું છે વસ્તુત્વ એટલે ભાન પોતાનું થાય કે હું કોણ છું ત્યારે પૂર્ણત્વ થાય મારા હાથ મારા છે આ પગ મારા છે માથું મારું છે પણ જ્યાં સુધી સમજાય નઈ કુ કોણ છું એ જ ન સમજાતા સમજાય તો પ્રાંતિ ભાષા ને તો એને સમજણ પડી લેતું એ બે ભાષા જાણતો એટલે તમારે કઈ ભાષામાં શીખ્યા તો આ બધી વાતો કરો છો ચિંતા બિનતા ઘટી કઈ ચિંતા ઉપાધિ કશી ઘટી છે આમ શું આમ આવા સોદા કર તમામ માણસ પાસે નફો મેળવી આપડે શું કયું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 સાથી પણ શંકાતી નથી ને આવી કેમ તમને ઉત્પન્ન થાય માટે કઈ મગજ માં કઈક શું થયેલું કઈ રોગ છે ભગવાન નો તો તમને મને શોખ નથી ભગવાન નો તો અને તમને તમને શોખ હોય તમને તો કોઈ કે નહીં નાના પણ કોઈને તમે કેવડાવો ને કયું ના કેવડાવોડો કેવડાવે કે કોણ તો સાચો કેવડાવે બીજો કોઈ બોલે જ નહીં આમાં હાથ ગાલે જ નહી તમને લેવા વાળા આવી ના હોય આવો સોદા વેપારી થયા જ નહી તમે કોઈ જાડે વેપારી તો કેવો હોય વિનય વાળો હોય કેવું હોય હું પોતે વેપારી છું વિનય વાળો છું વેપારી વિનય વારો હોય કેવો હોય નફો કરવો છે તમારી જાત પર ના આવી પર આવી તમારી જાત પર ના આવી તમે કોણ છો એની શંકા નથી ભગવાન નામ ઉપર આવી ભગવાન નામ પર આવી ના ના પણ તમારી જાત પર હિન્દુસ્તાન માં લગભગ લાખેક માણસ એમના જેવા મગન ની બીમારી થઈ ગયેલી હોય તે ઉડતું હોય તે ખોટ ખોય ખાયમસે ખોટુ ખાવ છો બા હું તમને ભગવાન કઉ છું એમ કઉ શું કહું તમને ભગવાન કહે એટલે પોતાનું કોઈ નાખે કેવું આ વેપારી હંમેશા બીજા ને માલ લેવા વિનય રાખે કે ના રાખે તમને અક્કલ લઈને તમે અક્કલ નથી માલ વેચાવે છે એવું કે વેપારી ભાઈ નફો મળે આપણને મગજ ની બીમારી વાળા લાગે પાન માં ઓળખું પોતાનું હિત ના કરે હોમાનું હિત થવાના હિત ના થવા દે સમજ પડે ને સોદા એનો ખોટો જાય ન જાય એવું કઈ કરો એવા સોદા ખોટા હોય ને એ સોદા કાઢવા તો તમે મહાત્મા પુરુષો બેઠેલા છોકર છે વિવેક જોઈએ બે દરેક જોઈએ તો તમે માણસ કેવા નહીં તો માણસ જ ના કેવાય વિનય નથી વિવેક નથી અને પ્રાપ્તિ કરો શું કામ કરો કોઈ મોટો માણસ પોતાને મોટો કેવા નથી અમે હું તો અંબાલાલ મૂર્તિ ભી છું ભગવાન ને ઓળખો આવે જોયા તમે ભગવાન દાદા ભગવાન મે જોયા છે દાદા ભગવાન નથી કોઈ નથી હું તો અંબાલાલ તમને દાદા ભગવાન હા ઉઘાડિયું દેખાતું નહી આ બધા દેખાય કેવો વેપાર કરેલા હોય ક્યાં જાય તો ખોટ લાવે તો લગ્ન કરી આવ્યો હોય તો સતરા પક્ષ દ્વારા કે છે હું નહિ મોકલવાનું આવે તો વેપાર લાવે શીખ્યા બધું કઈ શીખ્યા ચોપડી ચોપડી વાંચી વાંચી પણ આવું હું તો અંબાલા મુળજી ભગવાન પણ મારા ક્યાં દેખ્યું તમે ઊંચા બેઠો ત્યાંથી તારે કઈ દેખાયું કઈ દેખ્યું તારે કઈ ભગવાન નો ડોલ દેખાયો જરાય નહીં ત્યાર પછી તમને સાથી એમ લાગ્યું કે ભગવાન થઈ પડે પણ મેં આ જોયું કે આ પોતા મહાત્મા પુરુષમાં માટે તમારે પૂછવું તું કે મને દેખાતું કેમ નથી દેખાતું કેમ નથી ભગવાન તો છે જ તો તમને દેખાતા નથી અને આ તો ભાદરના પટેલ છે પટેલ અંબાલાલ મુરતીભાઈ પટેલ રોગ છે પણ નીકળી જાય આ રોગ મળી જાય બઉ લાંબો નથી કાકન એટલા માટે આવે છે ભગવાન હોય તે સાચો ભગવાન ગણ ને એ તો છે આકડે રોકડો ભગવાન હોય ને તે સાચો તમે માગો એ આપે આપે શું માગવું તમારે કોઈ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 છૂટવું છે તમારે છોડવી છે પણ અમારા શબ્દ શબ્દ ને ઉપર ઉપર માટી ના રાખશો હા પછી હા પાચરા બેજો જરા આમાં પાછળું થવું પડે આજ તમને કરીએ મુક્ત જો તમારી ઈચ્છા હોય આ માયા થી મુક્તિ થાય ને તારમાં શાંતિ રોજ માર માયા લો માર ખવડાય ખવડાય કર્યા કરે માયા એ ભગવાન આપણને માહિત મુક્ત કરે ભગવાન